અને આ દમ કાળ છે બેસીએ એટલે કેટલી બધી ચીજો મન થતું દાર દાર ચકતું થાય પછી બેફામ થતું જાય કેવું થાય બરોબર બેફામ પછી આ ફાર્મ માં કેટલી મુશ્કેલી પડે બેફામ થતી જાય તમે જમા બેફામ થયેલું છે બેફામ પણ ઓછું થઇ જાય આવે એવું જમેરા બધે કેટલું બધું મન બેફામ થઈ ગયેલું ચિત બેફામ થઈ ગયેલું ચીજ પછી કાબુ આવે તે આવે કેટલી બધી ચીજે પેલા તો બે ત્રણ ચીજ હોય ભાત હોય દાલ હોય રોટલો રોટલી હોય બસ અને છાસ રોટલા અત્યારે બધે કઈ સુધી અત્યારે પડ્યા છે મુંબઈ કેટલાક મકાન તો એવા જાઓ ને જુઓ ને મને એમ થાય કે આ સી રીતે અમારે ઝૂપડી માં રહેવાનું ઊંઘાવે પણ આ જાહોદલા આ જાહોદ હમેશા કઈ રેહુદલે શું કરે કઈ રે હંમેશા કઈ રે કેમ પૂછાય હું તો ત્યાં આગળ જવું મને તો જઈ દિવસ શીતું ઊંઘાવી પણ જળ દેવાથી ગયા છે શું થાય જળ જેવા જળ જાય દસ લાખ ના હમણાં હોય છે પાંચ લાખ ના તો હવે સાવ સાધારણ થઈ મને દસ લાખ કે દસ લાખ હોય દસ લાખ માટે દસ લાખ ના જ જો મુક્ત જવું હોય તો રસ્તો ને બરોબર ડાંગ કરે બીજું કઈ જાતે કડવા ના આવે આપડે ને આપણું માહિતી મન કઈ આપણું કેટલી જલ્દી મુશ્કેલીઓ માટે પુણે હંમેશા ઇન્દ્રિય ઇન્દ્રિય સુખ ના ભરી જ વળી જાય શું થાય પુણ્ય ભગવાન ના પાડે એટલે કરવા જેવું નથી શું કેવું નથી કોઈ જતી અડચણ ના આવે એવું પૂર્ણ કરી છે શું કે છે બીજું કઈ ખાવાના ટાઈપે ખાવાનું નાવાના ટાઈમે નાવાનું એવી અડચણ ના આવે કે પેલું આજ પાણી ના લે એવી એવી સેઠી હતી સારા કાળ માં કે સૂર્યનારાયણ ક્યારે ઉગ્યો ને ક્યારે જાણતા જ ના હોય સેઠિયા પેલા કોઈ છે રાજા થાય એવું જાણતો નથી ને છાપા પેપર હા છાપા એવું કશું ને મન છે મન છે બેફામ થાય ચલી જાય એવા સાધનો જ નતા અત્યારે બેફામ થાય ચેલી જાય ના કલાક તો એની જોડે કરીને જોડે સંસ્કાર મળી જાય કલાક તો કેટલાક તો બાબતે નહીં કલાક સ્વીકારે એમાં અનુબોધના બહુ થાય છે છાપા વાંચવામાં અનુબોધના બહુ થાય છે એના માટે બધા બહુ દોષ રહે પણ દોષ સવાલ નથી મને સ્થિર થવાનું સાધન મળ્યું ને કજુ અનુમો ના ભંડારો રહ્યો જય સચિદાર જીવ છે દુષ્મકાળ છે મહા ઘણા ગણા પ્રયોગ કરીને પણ ક્ષમતા ના રહે ઘણા ઘણા પ્રયોગ કરેપ કર્યો બે ને એક વખત દર્શન કરી ગયા એક વખત એવા મે માણસ એ વખત દર્શન કરી ગયા એ માણસ ને અત્યારે મને મળે અત્યારે બહુ આનંદ રહે છે હવે કશું આવે હા જ્ઞાન બાદ નહીં લઈ ગયા પણ આનંદ ખુબ રહે હોય છે યોગ્યતાની ખામી છે બધી શું છે તમારો અરીસો તમે જેવા છો તેવો આરીસામાં રૂપ દેખાય શું દેખાય હા જેવા આપડે હોય એવું રૂપ દેખાય એવું રૂપ દેખાય જ્ઞાની પુરુષ એટલે અરીસો કારણ કે સ્વ્રવ્યક્ષેત્ર ત્યારે રીતે તેડી ગયો કલ્યાણ થઈ જાય આખો આમ તો હાથ હળી ગયો છે ને અંગુઠે બઉ કલ્યાણ તેથી ગાય છે ને કઈક શું છે નીકળે છે અમૃત નીકળે છે અમૃત નીકળે છે જેના ચિત્તવૃત્તિ બંધ થાય એ કોઈ દવા નથી વર્લ્ડ માં જરા ચિત્તવૃત્તિ બંધ પડે સારું માનું આપડે વધારે બે ને મોક્ષ માં પહોચાડતા સુધી દાદા અત્યારે જે કામ કરે છે બરાબર છે ચકાસ બો થાય છે આ ઘરણું રાખે એટલે એક દર ચાલે શાંતિ મેળવવા માટે વધુ કયો જાપ કરવો વિશેષ લાભકારક મન થાય અને ભગવાન તરફ સ્વરૂપ નો જાપ કરે તો કઈ જાય સ્વરૂપ નો સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ ના એ સ્વરૂપ નો જાપ નથી ભગવાન ની પતિ સ્વરૂપ સ્વરૂપ છો એનો જાપ કરો તો પૂરી શાંતિ મન નો પ્રશ્ન ઘણા વખત થી મુંજવતો કઈ જાત નો જાપ કઈ જાત ના જાપ કરવાથી શાંતિ મળે સ્વરૂપ નો જાપ કરો ને સ્વરૂપ તમે તમારું નામ ચંદ્રકાંત્રત ભાઈ છો કે પોતાનું સ્વરૂપ શું એજ વિશે જાણતા નથી શાંતિ થાય જો એમાં મારી ઘર માં શાંતિ કસતી નથી કે સ્વરૂપ માં સ્વરૂપ જાપ કર્યા કરે છે નિરંતર એક ક્ષણે દુઃખ ના થાય ચિંતા ના થાય ઉપાધિ ના થાય કશું થાય ને તમારું સ્વરૂપી દિવ્ય ચક્ષુ વાળા બેઠાંતિ છે માટે આવો પેલું અમે સ્વરૂપ જ્ઞાન આપીએ પછી તમારે કાયમી શાંતિ શું કહ્યું સ્વરૂપ નું બાકી સેજાત્મક સ્વરૂપ મારા ગુરુ મંત્ર એ તો ભગવાન ભગવાન મંત્ર બોલે આપડે આપણે થોડી હેલ્પ કરે શું કરેલ્પ કરેલ્પ જોઈએ કેટલા વર્ષથી જતી નથી શાંતિ કેટલા વર્ષથી કેટલા વર્ષે બે વર્ષથી જતી નથી બે વર્ષથી આ સ્વરૂપ જ્ઞાન લીધું પછી જતી નથી શાંતિ જાય નઈ શાંતિ થાય નઈ શું તમે શાંતિ નું નામ પાડશો કૃપા કરજો અને આજે તમે શું બોલતા હતા વિધિ કરતી વખતે દાદા ભગવાન નમસ્કાર કરો શું બોલતા હતા હમણે બોલવાનું ચાલુ રાખજો ને એનો અત્યારે જાપ કરજો હેલ્પ બઉ સારી રહેશે દાદા ભગવાન આ વલ નું અગિયારમું આશ્ચર્ય છે કામ કાઢી લેજે શું કહ્યું અગિયારમું આશ્ચર્ય દસ અગિયાર માં અગિયારમું આશ્ચર્ય કલાક માં પરમાનન્ટ શાંતિ થાકેલું બધું કાક્યા ના હોય અહિયા ને ચાલો હવે થઈ તમે વડોદરા જઈને આવ્યા આપડે ના ભલેકારી એ બધા સાધનો છે એ સાધ્ય માર્ગ નથી અને આ સ્વરૂપ જવાબ સાધ્ય માર્ગ છે શું છે સાધ્ય માર્ગ